લૂકની લખેલી સુવાર્તા એનો ચોવીસમો અધ્યાય લૂકની લખેલી સુવાર્તા એનો અધ્યાય ચોવીસમો અઠવાડિયેને પહેલે દિવસે પ્રભાતે જે સુગંધી દ્રવ્યો તેઓએ સિદ્ધ કર્યા હતા તે લઈને તેઓ કબરે આવી તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો જોયો તેઓ અંદર આવી પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ જોયું નહીં એ સંબંધી તેઓ ગૂંચવામાં પડી હતી ત્યારે ચળકતા કપડાં પહેરેલા બે પુરુષો તેઓની પાસે ઉભા રહ્યા તેઓ બિહિને જમીન સુધી પોતાના માથા નમાવ્યા ત્યારે તેઓએ તેઓને કહ્યું કે મોહિલામાં તમે જીવતાને કેમ શોધો છો તે અહીં નથી પણ તે ઉઠ્યો છે તે ગાયલમાં હતો ત્યારે તેણે તમને કહ્યું હતું કે પાપી માણસોના હાથમાં માંસનો દીકરો પરસ્વાદીન કરાય તથા બધા સ્તંભે જડાય ત્રીજા દિવસે પાછો ઉઠે એ અવશ્યનું છે તે યાદ કરો તેણે કહેલી વાત તેઓને યાદ આવી ને ખબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર શિષ્યોને બીજા સર્વને એ બધી વાતો કહી સંભળાવી હવે તેઓએ આ વાતો પ્રેરિતોને કહી તે મગદાલાની મરિયમ યૌહાનના યાકુબની મા મરિયમ તેમની સાથેની બીજી બાઈઓ હતી એ વાતો તેઓને પોકળ લાગી અને તેઓએ તેઓનું માન્યું નહીં પણ પિતર ઉઠીને કબરે દોડી ગયો અને નીચા વળીને અંદર જોયું તો તેણે કપડાં એકલા પડેલા જોયા અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં આશ્ચર્ય પામતો તે પોતાને ઘેર ગયો તે જ દિવસે તેઓ બે એમોસ નામનું એક ગામ યરુસાલેમથી ચારેક ગામ દૂર છે ત્યાં જતા હતા આ બધી બનેલી બિનાઓ વિશે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા एक वाद करता, ता अंदर अंदर सवाल पूछता था आंखों बंधाई गये होवा ओक्या पूछू के चालता, चालता, ते चाल एक बीजात करो छोटे उदासपासना एक उत्तर आप युसलेम रहनारा एकलो तूज बिनाणत ते पूछू के कई बीनावीसू नजारी देवनी आग तथा सघड़ा लोक आगाम तथा वचन में पराक्रमी प्रबोधको वही के मुख्य आजक तथा अमरा अधिकारी मरण दंड भोगव परसवादिन करतेंभे जड़वियों के संबंधी सर्व बीनाव પણ અમે આશા રાખતા હતા કે જે ઈસરાયલને ઉદ્ધાર આપવાનો હતો તે એ જ છે વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આ ત્રીજો દિવસ થયો વળી અમારામાંની કેટલીક સ્ત્રીઓ કબર આગળ વહેલી ગઈ હતી તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું એટલે તેઓએ તેનું શબ્દ જોયું નહીં ત્યારે તેઓએ આવીને કહ્યું કે અમને દૂતોનું દર્શન પણ થયું હતું કે જેઓએ કહ્યું કે તે જીવતો છે અમારી સાથેના કેટલાય કબર આગળ ગયા ત્યારે જેમ સ્ત્રીઓએ કહ્યું હતું તેમજ તેઓને માલુમ પડયું પણ તેને તેઓએ જોયું નહીં તેણે તેઓને કહ્યું કે ઓ અણસમજુઓ તથા પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદબુદ્ધિ ના શું ખ્રિસ્તી એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું પછી મુસાથી તથા સઘળા પ્રબોધકોથી માળીને તેણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો જે ગામ તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા ત્યારે તેણે જાણે કે આગળ જવાનું કર્યું તેઓએ તેને આગ્રહ કર્યો કે અમારી સાથે રહે કેમ કે સાંજ ધવાલા આવી છે અને દિવસ નમી ગયો છે તેઓની સાથે રહેવા સારું તે અંદર ગયો તેઓની સાથે જમવા બેઠો ત્યારે તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપી ત્યારે તેઓની આંખો ઉઘડી ગઈ અને તેઓએ તેને ઓળખ્યો પણ તેઓની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ ગયો તેઓએ એકબીજાને કહ્યું કે જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતો હતો અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતો હતો ત્યારે આપણા મન આપણામાં ઉલ્લાસી નહોતા થતા શું તે જ તે ઉઠીને યરૂ તરફ પાછા વળ્યા અને અગિયાર શિષ્યોને ત્યારે તેઓની સાથેના માણસોને ત્યાં એકઠા થયેલા જોયા કે જેઓ કહેતા હતા કે પ્રભુ ખરેખર ઉઠ્યો છે અને સિમોને દર્શન આપ્યું છે ત્યારે પેલાઓએ માર્ગમાં બનેલી બીના રોટલી ભાંગતા તે તેમનાથી કેવી રીતે ઓળખાયો હતો તે કંઈ બતાવ્યું એ તેઓ કહેતા હતા એટલામાં ઈસુ પોતે તેઓની વચમાં ઉભો તેઓને કહે છે કે તમને શાંતિ થાવ પણ તેઓએ ગભરાયને તારા ભયભીત થઈને એમ ધાર્યું કે અમારા જોવામાં કોઈ આત્મા આવે છે તેણે તેઓને પૂછ્યું કે તમે કેમ ગભરાવો છો અને તમારા મનમાં તર્કવિતર્ક કેમ થાય છે મારા હાથ તથા પગ જુઓ એ હું પોતે છું મને હાથ હડકાળીને જુઓ કેમ કે જેમ તમે જુઓ છો કે મને માંસ તથા હડકા છે તેમ આત્માને હોતા નથી એ કયા પછી તેણે પોતાના હાથ તથા પોતાના પગ તેઓને બતાવ્યા તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા અને આશ્ચર્ય પામતા હતા ત્યારે તેણે તેઓને પૂછ્યું કે તમારી પાસે કંઈ ખાવાનું છે તેઓએ તેને શેકેલી માથેનો એક કકડો આપ્યો તે લઈને તેણે તેઓની આગળ ખાધો તેણે તેઓને કહ્યું કે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીત શાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ ત્યારે ધર્મે લેખો સમજવા સારું तेनाली ते मन खोलिया ते कहू कि एम लखेल्ड दुख सहन करविय दिवस मोहलाछा उठव जो ये। येरूसा मरी सघड़ी प्रजाओं ने नाम में पस्तावो तथा पाप निवारण प्रगट करवाइए व साक्षीओ तब हूं मार पिता वचन तरा पर मोकलू छू पाक्रम वेत था त्या सुधी शहर में रह जाओ બેથાનાની સામે તેઓને બહાર લઈ જઈને તેણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો તે તેઓને આશીર્વાદ આપતો હતો એટલામાં તે તેઓથી છૂટો પડ્યો અને આકાશમાં લઈ જવામાં આવ્યો તેનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુસાલેમ પાછા વળ્યા અને તેઓ નિત્ય મંદિરમાં દેવની સ્તુતિ કરતા હતા